દ બ્રહ્માદય સુરગણ મુનયોથ સિદ્ધ સત્વકતાનમત પ્રવાહ ગુણૈરધુના પી પીપૃતુ અર્હતિ સ મે હરીગ્રજા ભક્ત પ્રહલાદજી નું વચન સત્ય છે જગતને સમજાવવા માટે સ્તંભ માંથી નરસિંહ ભગવાન પ્રગટ થયા છે थी, लावन थी, अनुभव करो। तमारी जाये। भगवान तमारी मन ज्या जाए त्या भगवान छे जे अनुभव अवप करने जगह मलती સાધારણ માનવ જયારે પાપ કરે છે રાજમહેલ માં રહે છે રાજાની સત્તા એના રાજ્યમાં અણુ પરમાણુ માં મળેલી છે રાજ સત્તા માનવી જ પડે છે રાજમાં એક સિપાઈ ઉભો હતો એને હાથ ઉચો કર્યો મોટર ઉભી રાખવી પડે કદાચ વિચાર કરે ઘણા સિપાઈઓને હું નોકર રાખી શકું ભગવાન વૈકુંઠ માં વિરાજેલા છે એજ ભગવાન ની સત્તા જગત માં સર્વત્ર મળેલી છે એવો અનુભવ કરો માનવ કરે છે ભક્તિ માં આનંદ આવે તો કોઈ દિવસ ભક્તિ છોડે નહી ભક્તિ માં આનંદ આવતો નથી એનું કારણ એક જ છે વ્યવહારમાં પાપ બહુ કરે છે કરવો જ પડે છે ગ્રહસ્થ ને જ વ્યવહાર કરવો પડે છે એવું નથી સાધુઓને પણ વ્યવહાર કરવાને મુઠી ચણા ની જરૂર છે જેને લંગો ની પણ અપેક્ષા છે જેનો વ્યવહાર અતિ શુદ્ધ છે એને જ ભક્તિ નો આનંદ મળે માનો થોડી ભક્તિ કરે છે અને વ્યવહારમાં છલ કપટ પણ કપટ કરવાથી થોડો લાભ થતો હશે નુકસાન બહુ થાય શુદ્ધ રાખો વ્યવહાર શુદ્ધિ ત્યારે થશે એનો જ વ્યવહાર શુદ્ધ થાય છે જેનો વ્યવહાર શુદ્ધ છે એને જ ભક્તિ માં આનંદ આવે છે નરસિંહ ભગવાન પ્રગટ થયા ત્યારે ગુરુ ગુરુ એવી ગર્જના કરીના રહેવું નહી ગુરુ કરવાની ઉતાવળ કરવી નહીં પાણી પીના છાન કે જાન કે સંતોના ચરિત્રો વાંચો જે સંત નું ચરિત્ર તમને બહુ ગમે બહુ પૈસા કમાવે છે બહુ સુખ ભોગવે છે એવા વિલાસી કોઈ ગ્રહસ્થ ને મનમાં આવવા દેશો જેને વાસના વિનાશ કર્યો છે જેને પરમાત્માના દર્શન થયા છે સંત કૃપા કરે છે ત્યારે ભગવાન ના દર્શન ની આખ સદગુરુ સચિષ્ય બીજું કઈ આપતા નથી પરમાત્મા માટે શુદ્ધ થાય છે થોડા દિવસ ઘણા લોકો મન ને પવિત્ર રાખે છે કેટલાક દિવસ કેટલાક લોકો આઠ દિવસ રાખે છે પંદર દિવસ રાખે છે ક્રોધ આવતો નથી કામ નથી રોગ નથી કેટલાક મહિનો સંયમ રાખે છે એક મહિનો સંયમ રાખ્યા પછી શક્તિ વધે છે મન બગડે છે મન બગડતા વાર લગતી નથી કોઈ સંતના ચરણ પકડો કોઈ સંતના આધીન રેજો સંત તમારા મન ને શુદ્ધ કરશે સંતો ધન આપીને સુખી કરતા નથી સંતો બગડેલા મન ને સુધારી નથી સંતો વિકાર વાસના નો વિનાશ કરીને સુખી કરે છે સંતો ભક્તિ રંગ લગાડે નરસિંહ ભગવાન બોલ્યા છે ગુરુ ગુરુ સંતને માનવ માં ઘણા દુર્ગુણ હોય છે માનવ પોતાના દુર્ગુણ સદગુણ જેવા લાગે છે બુદ્ધિમાં બહુ વિશ્વાસ રાખશો નહીં ભગવાન વિરાજ જે બાળક માના ગોદમાં છે એને જરાય ચિંતા થતી નથી જગત માં ગમે તે થતું હશે મારી ચિંતા મારી માને છે ભગવાન જેને અપનાવે છે ભગવાન જેને અપનાવે છે નરસિંહ ભગવાનની સ્તુતિ કરે છે ભાગવત માં સ્તુતિઓ અનેક આવે છે તમે પણ તમારા ભગવાનની સ્તુતિ કરો તમને જયારે પુરુષ જ મળે છે ત્યારે શું કરો છો કોઈ માનવ ના વધારે વખાણ ન કરો વખાણ કરવા લાયક એક ભગવાન છે તમારા જીવનમાં તમને એવો અનુભવ થશે આજે તમે જેના બહુ વખાણ કરો છો માનવની નિંદા કરે પાપ છે કોઈ માનવ ના બહુ વખાણ કરે સારું નથી કોઈ સ્ત્રી કે પુરુષ વર્ણન કરશો જીભ બગડશે મન બગડી જશે માનવનું વર્ણન કરવું નહીં અનુભવ કરવાનો પ્રસંગ આવે છે જગત ની નિંદા કરે પાપ છે કોઈ માનવ ના વખાણ કરે સારું નથી પરમાત્મા કોઈ સ્ત્રી કે પુરુષ નું વર્ણન કરવાથી જીભ બગડે છે મન બગડે છે વર્ણન ભગવાન કરો સંતોષ સર્વકાલ પરમાત્માની સ્તુતિ કરે છે ભગવાન ની સ્તુતિ સંસ્કૃત ભાષામાં જ કરવી જોઈએ એવું નથી ભગવાન ને બધી ભાષાઓ આવડે તમારા હૃદય નો ભાવ ભગવાન ના પ્રગટ પરમાત્મા નું વર્ણન કરો ભગવાન અતિ ઉદાર છે ભગવાન અતિ સરળ છે માનવ ભૂલ કરે છે ભગવાન ભૂલી જાય પ્રહલાદ નરસિંહ ભગવાન સ્તુતિ કરે છે સુખ મળે ત્યારે સુખ માં સાથે રાખો જે એકલો પ્રભુએ મને આ સુખ આપ્યું ઉપકાર માનો હું બહુ લાયક નથી છતાં હું સુખી છું ભગવાન તમારા જીવનમાં કોઈ દુખ નો પ્રસંગ આવે ગભરાશો નહી દુઃખ એ તમને સુખ આપવા માટે આવ્યું છે દુઃખ તમારા ઘરમાં રહેવા માટે આવ્યું નથી જીવનમાં આવ્યું નથી ભોગવવું જ પડે છે સંતોના જીવનમાં દુઃખના પ્રસંગો છે સીતાજી નો રામચંદ્રજી એ ત્યાગ કર્યો રામ જાણે છે સીતાજી નિર્દોષ છે જે ઈશ્વર છે જેમાં ગભરાશો નહી દુખ માં ભગવાન ના ઉપકાર માન કદાચ તમને એમ શંકા થશે સુખ માં ભગવાન ઉપકાર માનવા બરાબર છે થોડી સજા કરી માનવ માનવ ને સજા કરે છે ત્યારે નિષ્ઠુર થઈને કરે પરમાત્મા જીવને સજા કરે છે બઉ દયા રાખીને કેટલાક લોકો બે ચાર કલાક ભક્તિ કરે છે એમના જીવનમાં કોઈ મોટો દુખ પ્રસંગ આવે તો આકળાય છે પછી ભગવાન પણ સંભળાવે છે હું ચાર કલાક ભક્તિ કરું છું છતાં તમને મારી દયા આવતી નથી પાડોશ લોકો ભગવાન માનવ ને સજા તો કરે છે બહુ દયા રાખીને સજા કરે ભગવાન માનવ સજા કરે છે સુખમાં જીવ સાથ આપે છે અને દુખ ભગવાન જીવ સાથે રહે છે જેને જેને ભગવાન મળ્યા છે એ ઘણા ભાગે અતિ સુખ મળ્યા નથી ભગવાન ગુપ્ત રૂપે એનું રક્ષણ કરે નહીં મારા પ્રભુએ મને બહુ ઓછી સજા કરી મારા ઉપર એમની બહુ કૃપા છે ભગવાન મારા છે અને તેથી પ્રભુએ મને સજા ઓછી કરી સુખમાં ભગવાનની કૃપા માને એ સાધારણ વૈષ્ણવ છે ભગવાનની સ્તુતિ કરો દુઃખ માં પરમાત્મા નું સ્મરણ કરો ભક્તિ રસ માં મન થોડું તરબોળ થાય તો દુખ ની અસર બહુ થતી નથી તમારો ખાસ મિત્ર તમારી પાસે આવીને બેસે તો તમને ગરમી લાગતી નથી ઠંડક લાગે છે મારો મિત્ર મારી પાસે બેઠો મન કે છે મારો મિત્ર છે અનુકૂળ છે બઉ ભીડ માં કોઈ સાધારણ માનવ આવી ગરમી પ્રતિકૂળ લાગે ત્યારે દુઃખ થાય છે મિત્ર છે ત્યારે સુખ થાય મનની કલ્પના છે બહુ કૃપા છે મહારાજ વર્ણન કરે છે રાજ સુખાને અને દેહાને દિવસ માં વધારે નહીં તો પથારીમાં બેસીને અડધો કલાક પણ ભક્તિ કરો ભગવાનના નામનો જપ કરો ભગવાનને વંદન કરીને કહેજો તમારી કૃપાથી આજનો દિવસ આનંદમાં ગયો તમારા બહુ ઉપકાર છે રાત્રે સ્તુતિ કરો બ્રહ્માદિક દેવ વિશ્વામિત્રાદિક ઋષિ હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરે છે ભગવાન ના દર્શન થતા નથી પ્રભુની મારા ઉપર બહુ કૃપા છે મને ગોદમાં લીધો આજે હું નિર્ભય થયો બીક નાખતી નથી પ્રભુએ જેને અપનાવ્યો છું પ્રહલાદજી એ સ્તુતિમાં કહ્યું છે પરમાત્માને પ્રસન્ન કરવા માટે બહુ પૈસા કમાવવાની જરૂર નથી પૈસા કમાવે ગરીબ હતા શ્રીમાન સંતો બહુ જ ઓછા છે ભક્તિમાં ધન ગૌણ છે બહુ પૈસા કમાવાની જરૂર નથી કોઈ કોઈ વખત ગરીબ ને દુઃખ થાય છે આ શ્રીમાન લોકો નથી કોઈ શ્રીમાન હજાર રૂપિયા ભગવાન ને આપે ભગવાનને લેતા સંકોચ થતો નથી કોઈ ગરીબ એક પૈસો આપે ઘણું આપ્યું છે મને હજાર આપે તો સુધાર મારે શ્રીમાન લોકો વાપરે છે સારું છે પોતાના માટે ઘણું રાખે છે હું બધું જાણું છું ભક્તિમાં પૈસો ગૌણ છે બહુ પૈસા કમાવાની જરૂર નથી પરમાત્માને પ્રસન્ન કરવા માટે બહુ અનેક અર્થ કરતા આવડે તે વખતે મેં કહેલું પણ મારો કહેવાનો ભાવાર્થ જુદો ઝટ ફરી જશે જે ભણ્યો નથી પણ આવડતું નથી બોલવામાં આવે છે જે બહુ ભણેલો માણસ છે માલિક બધાને ગમતો નથી સાધુ સંતો પાસે એ અભિમાન છે બહુ ભણેલો અભિમાન મારે છે બહુ ભણેલા ચમત્કાર જોવાની ઈચ્છા હોય છે સંતો ચમત્કાર કરતા જ નથી ચમત્કાર જાદુગર કરે છે જેને ભગવાન નો આનંદ મળ્યો જે ભગવાન આનંદ મારે છે એને સંત કે છે જેને પ્રભુ આનંદ મળ્યો છે એને ધન અને માન ગમતું નથી ચમત્કાર તો જાદુગર કરે ચમત્કાર કરે તો ઘણા દિવસોના પુણ્ય નો નાશ થઈ જાય સંતોના ચરિત્ર માં ચમત્કાર દેખાય છે એ ચમત્કાર ભગવાન કરે કોઈ કોઈ વખત ભગવાન ને એવી ઈચ્છા થાય છે મારા ભક્ત ની કિર્તિ લોકો મને માન આપે મને દન આપે સંત કોઈ દિવસ ચમત્કાર કરતા જ નથી બહુ ભણેલો ચમત્કાર દેખાય તો જ નમસ્કાર કરે બઉ ભણેલા ને ચમત્કાર જોવાની ઈચ્છા હોય છે બહુ ભણેલા માં અનેક દોષ આવે છે બઉ ભણેલો જે છે ને એ વાતો કરશે ચર્ચા કરશે શાંતિ થી બેસી પૂજા નહીં કરે બહુ ભણેલા લોકો મળે છે અને તમારી સાથે થોડી ચર્ચા કરવી છે ચર્ચા કરવાની જરૂર જ નથી આપણા ઋષિઓ બહુ વિચાર કરીને લખ્યું છે ઋષિઓ મહાન જ્ઞાની હતા બુદ્ધિમાન હતા ઋષિઓ જે લખ્યું છે તે બધું સાચું ઋષિઓના વાણીમાં વિશ્વાસ રાખવાની બહુ ચર્ચા કરવાથી સો લાભ છે બહુ ભણેલો માણસ પ્રેમ થી પૂજા કરતો નથી વાતો કરે બહુ ભણવાની જરૂર ભગવાન ને ભૂખ નથી ભગવાન ને તરસ નથી ભગવાન ખાતા નથી ને પાણી પીતા નથી આ બધું નાટક છે હું માનતો નથી ભગવાન ખાતા હોય તો ભોગ ધર્યા પછી ભોજન કરતા હોય તો ઓછું થવું જોઈએ તમારે સિદ્ધ કરવું પડશે આજકાલ નાસ્તિક લોકો જેટલા પ્રશ્નો પૂછે છે એમાં એક પણ પ્રશ્ન એવો નથી કોઈ વિષય છોડ્યો નથી વ્યાજ નો આ અંતિમ ગ્રંથ છે હજારો વર્ષો સુધી ધ્યાન કર્યું હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરી ज्ञान भक्ति परिपाप थी अति वृद्धावस्था में भागवत की रचना